પંજા બંધ કરે મને કયા દેખાય છે નહી તો એન્જિન ચાલુ છે ને પંજાબ ચાર હશે દેખાડે એટલે આવું આવું બધું પૂછી લીધેલું પેલા હમું કરનાર હમુ કરતા આવડે પણ કેમ ટાઈમિંગ કેતા છે નામ શું એક હતા ગાડીનું આમ શું કરું કયું કે એને ક્લસમાં ક્લિયર ઘેર બના કરું ને એકાવન એટલે શું એકાવન વર્ષે એકાવન વર્ષ અહીથી આપડે ઉચક્યું ચાલશે તમારે ગભરાવા નહી કે હોય ને નથી કરતી એટલે કરનાર ને એકાવન ટકા પ્રયત્ન કરવાનો બાકીના ઓગણપચાસ ટકા નેચર નેચર થી તમે હિંમત એકાવન ટકા સુધી કરો જો નાસ્તો બીજી લીધી બાકી તમે બે બાકી એ આપડે ક્યાં બિઝનેસ કરવા છે આપડે બિઝનેસ માટે લોકો કેમ કલ્યાણ થાય એ આપડે કે કે મારા काबू માં રે એવા ધણી જોડે મારે ના પાવે આવ બોલે છે બીજી બઈરાવ કોઈ મરદ હા કાળી પડું આમે ઉતરે સુકાઈ આયો કોક આમે ના આઈ ડોન્ટ વોનટ બપ ટુ પ્લે અરાઉન્ડ કે હા ઘન પાછળ હિંમત અમારી કૃપા અમારી તારે તો ઈચ્છા ભાવના મજબૂત નિશ્ચયતા નિશ્ચય મેટ્રો ગઈકાલે તમને મારે બેલેન્સ સીટ નહી જોવાનું તમારે પાંચ બધ રૂપિયા હોય તો મારે લેવા દેવાનું મારે ત્યાં હાથમાં કેવો છે એટલું જોવાનું એટલે ઢોળવર્ષ હોય તો મારી ધ્યાન હોય હિન્દુસ્તાન નો માણસ થાય એના માણસ નહિ હિન્દુસ્તાન નો માણસાય દેશમાં ઘણા શાકાહારી જ છે ખુશીમુનિ સંસ્કાર દેશ આનાર્ય દેશમાં નથી કશું વાતો હા આ ભૂમિ કચ્છ પાસતું પછી પાણી લાયા બીજું લાયા નામ બધા કઈ પુણ્ય જાગે નહી તો કશું પાસે પછી કાપીને થઈ જાય એવું મને કાપીને ખાઈ શું થાય છે મારી મારી પાસે શું રહે પછી ના આપડે કઈ નખાય આપડે નથી જોયું કશું એવું નહીં કરવાનું એ દુર્ગુણો અરે શું નામ તમારું દાદા હવે દુગણો શારદા ના રહ્યા તમે જુદા થઈ ગયો જુદા નહીં સુધાર્થમાં સ્વરૂપ છે અને આ ડ્રામેટિક આપણને જે મજો તેથી કઈ તે રૂપ થઈ ગયા નથી આપડે એ તો ડ્રામેટિક એ છે કે હવે શું કરવાનું તમે નાતા ગ્થા થયા શું જોવાનું રિલેટીવ શું કરી રહ્યું છે એ જોવાનું આવે સારું ખોટું ભગવાન છે નહી આ બધું લોકમાં છે અને તે મુસ્લિમોમાં કલાક આપતી એ હારી ગણાતી ને આપડા ખરાબ ગણાતી હોય શું કહ્યું ખોટું આ લોક આ લોકો વિભાજન કરેલું છે ભગવાન સારું ખોટું ભગવાન જયારે કોઈ ચોર હોય તે ભગવાન હેલ્પ કરે છે અને સૌ કા એ ભગવાન હેલ્પ કરે છે શું કર્યું કે ભગવાન જાતે આવવું પડે ખરા પૈસા કાપવા મારે જાતે ભગવાન જાતે આવવું પડે ભગવાન મિલો પીલો શેર કાપ્યા લાગે એટલું કામ કરે એટલે ગટોળોની જરૂર છે અને પાણી આપવાની જરૂર છે શું કર્યું કાઢી નાખે શું કહો કે આ બધું ચોર છે શું સિને આપણે નાગમ તો બકરા કાપતા મોક્ષ કાપતા આપડે નાગમ ફિલ્મ કાપી નાખે એ લોકો આપડે શું કરે શું જોયા હવે ફિલ્મ બધી ફિલ્મ કાપીને ખાઈ કાઢીને ખાઈ તો આપડે જોઈએ ફિલ્મ ચાલુ થઈ કે રહી જાય કે બંધ થઈ જાય બંધ કરો આવું થોડું જેયા કરો આસપાસ જોયા સર જવાબદારી મારી મારા કહેવા ચાલુ જવાબદારી ઘણી મારી ખરાબ આવ્યો ખરાબ ને જુઓ જુઓ તમારા હિસાબમાં ભગવાન અને જે ભરેલો છે એટલો જ નિકટ છે જેટલી ફિલ્મ હેટે એટલી જ ચાલશે પછી બીજી કઈ નવી કરાઈ નથી કારણ કે આવક બંધ થઈ ગયું અને જૂનું ડિસ્ચાર્જ પૂરું થયો છૂટકો આ ડિસ્ચાર્જ એકદમ કાઢી નાખીએ પછી જુઓ છું તમે પછી આત્મા શું જોઈએ પણ લેપાતો નથી એવું દરેક ના જીવનમાં આત્મા ને કઈ ને કઈ જોવાનું તો જોઈએ એટલે દરેક જીવનમાં આત્મા ને ને કઈક જોવા તો જોઈએ એમ પોતાના સ્વભાવ જાણવાનો એનો સ્વભાવ બીજો સ્વભાવ નથી એનો પરમાન ગુણધર્મ પોતાના રૂપી તત્વ જે બીજું છે આ ધનાત્મ તત્વ એનો ક્રિયા કરવાનો સ્વભાવ છે ક્રિયા કર્યા વગર રહે ક્રિયા કરવાનો ગુણ જ નથી ક્રિયા કરે જ એટલે જે ક્રિયા કરતી તેમ છતાં કોઈ એવું ખોટું નીકળે તો આપડે કેવું કે શાયદા પ્રતિબંધ કરો શું કહું પ્રતિભાવ કોકનું દુઃખ ના થાય એવું પ્રધાન નીકળે કઈ પછી રહે વધારે ગંધ સારું હા નીકળી જાય સારું વધારે છૂટે તો સારું એટલે અમે વસાડો મા તમને સમજાય ને તમે પેલા જોડે પેલા વિજ્ઞાન જોડે અને ઈશા ગોઠવો પેલું વિજ્ઞાન શું છે કે ખરાબ લોકો ખરાબ બંધ કરે અને સારું ખરાબ અને સારું એ શું છે અહંકારી વાત છે શું છે અહંકારી વાત છે આ તો સારું ખોટું દેવું આપડે છે નઈ એટલે અહંકાર તો આપડે ઉડાડી ગયો સારું કરશો તો પોલ બંધાય છે ખોટું કરશો તો પાપ બંધાય છે આપડે પુલ પાપ નથી ઉડાડી રહ્યા છે આપડે ભ્રાંતિ સેવ ગઈ કોઈને દુઃખ થાય સાસુ દુઃખ થાય તો પ્રતિકૂળ કરો દુઃખ ના થાય એટલે મન મન મનમાં સાસુ ભલે ખરાબ વિચાર આવે ને શું ને સાસુ દુઃખ થાય એવું ભણે નીકળી જાય પ્રતિકૂળ દાદા પ્રતિકૂળ કરો ચાલે નીકળે દાદા ભગવાન સાક્ષી પ્રતિકોણ આવે છે નહીં જે તથમાં આવ્યા બધા માણસો ને જેમ કુંડાળા વખત જેમ આગળનું વધારે ખૂંડા વસ્તુ જાય તેમ કોઈ જીવને ખોડો નહિ પ્રતિ બધા પ્રતિકો ને લઈને ભેગા થયેલા દોષો લઈને આપડે એન્કડે શરીર હાર કઈ લઈ લેવી ગયું વધે જ દાદા ઉલટું વધે છે વખત સારો આવી રહ્યો સારો કુવા બુવાનું ભલે આકમ હવે બે મને જરા રજા ભલે તે આડા ચાર થી બે હરી કલાક રજા ભલે બાકી આડા અગિયાર પછી ચાલુ સર્વિસ ચાલુ રજા એક દાડે મારા પોતાનું સ્વરૂપ છે શું કરું બધું મને ખાત લાગેલો લાગે ફ્રેશ દેખાતો ફ્રેશ દેખાડું આ દિધ થઈ જાય તઈ બહુ એ થાય તો દાદા મારો માથે થઈ ગઈ બેન પૂછે છે છોકરાઓ કઈ આડુ ઓડું કરતા હોય હા તો આપડે એમને કે ના ટોકીએ ટોકીએ આપણે એમની ભૂલ એવી દેખાડી કે એ લોકો ઉપકાર માને કેવું બહુ સારું છે નહિ આમાં છોકરા ભૂલે દેખાડ્યું છે તારે છોકરા ઉપકાર માન્યું દાદા બઉ સારું પણ તમે તો એની ભૂલ જ્વા એને દેખાડો કેમ ત્યાં લોકો નાખે બી નહી ગણતો ભૂલ કોને કેવાય જેની રેફિનેશન માં એમને ખબર ના द्वसा दिखाई <laughs> ना कहवीते दुख बाबा कई सुधी आई तो ચાલો આ ગા બધું છે તો નાસ્તા નો વ્યવસ્થા આગળ કરેલી છે બધી એ કયું બધું પછી માણસ હોય છે ભણેલા હોય રસ્તે ઓછા ચઢે ક્યારેક કલ્ચર હોય છે શું કહે એટલે એવું તો બોલાવી કે આ સારું છે સારું તો ભણે છે તે જ સારું શું કોક કોક બગાયેલું ખાઈલામાં પેલા વધારે બગડેલો લઈને આવેલો હું નીકળેલો આ ટોળાઓમાંથી હું જ નીકળેલો માલ લઈને આવ્યો ને જબરદસ્ત માલ આઈ ક્લાસમાં મને પોતાના લાગે માય ને વૈષ્ણવ બધા ભેગા કર્યા ને પારથી હું પારસી હજાર પગાર એકત્રીસર કે પછી એને એક આપતો વાણી છપાય રૂપિયા છવ્વીસ હજાર રૂપિયા ખર્ચે આઠમી આપતો વાણી એની હતી પણ આપડે કઈ હેલ્પ કરે બધાને કબૂલ કરવી જ પડે નાચાડે પણ જગત માં સ્વભાવ શું છે સત્ય ઉભું થયું કોઈ જગ્યાએ પોતા ખાડી દે અંધારું થવા દે તો અંધારું ભોગવવા મહાત્મા મેં કહ્યું બુબ ના પાડું ગાડું નાખે છે ગોળીઓ છોડશે આ કુ ગાડું પાડે છે જેટલી છોડે એટલે મારી નાસ્તે બીજા શું કરે ઘણો માર છે પણ બધું બંધ કરો મારી સંપત્તિ પડે કાગર સંપત્તિ પડતા કરોળીબાર કરીશું અંત દાદા ને ગોળીબાર કરીશું કે આવે કઈ કઈ જાત આપડા બાપ ને નવ ને શું કર્યું કરવું શું કરારી ગોધીજી ને ગોળી છોડી પણ જવાબદારી તો નહીં પણ ગોધીજને તો તાળું પડી જવું પડે કેવું આ પણ અજવા ના થવા જ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 આપડા ઘણા માણસ શું કે છે તારે ખબર પડશે એની વીતી ના હોય શું ખબર પડે કે દાહ દુઃખ આ વીત્યા હોય કે લોકો મારીને મૂકી લે અહિયાં કે અમે જોણીએ મારું પચાસ થઈ ગયો કેટલો ખર્ચી નાખે જો તમને ખર્ચ કરોબિલિટી હે ત્યાર પછી નોબિલી આપ મળ્યા ત્યાર પછી હિન્દુસ્તાન ઇન્ડિયન ઊંચી જ્ઞાતિ સંસ્કાર ઊંચા ત્યાં જન્મ મૂડી કેવી ઊંચી વાત લગ્ન આમવાનું મોડવાનું ગીતા આવડે લગન માંથી ગોરાણી બોલાવડે તારી ભાઈ ને રૂપિયા લે પાછી ભાઈ બીજી શું બોલે મારી રીત બધી બાજુ ધ્યાન રાખતો ભણવું હોય ત્યારે એ બાજુ ગયેલો હોય ને બીજું બધું આવડે તમે બીજી કરી હતી ખાવાનું આ કરી હતી તાર બેનો કોઈ બાકી છે કે જયારે કઈ એટલું જ એનો વધુ આપડે ચૂપડો નું ઘેર છે અહિયાં નથી પછી લાબા કર્યા મોટા કર્યા કેટલા સુધી કરીશ આટલા સુધી કરીશ આવું કર્યું <laughs> <laughs> <laughs> <laughs> <laughs> શું કરો છો બધું ખાધા જાય પરમાણુ બધા મગા ચમચાથી જમશે બધું તો મગના બધું નઈ જો કોઈ હાથ ધરો પડે તો ચમચા વાળા જ આવું કરે કે એટલે આ કાપીને પછી મેં ત્યાંથી કાપાય ને ખાય તને કેવું લાડે ત્યારે પછી બાર મહિના પછી કાપી દસ ત્યારે સર કાપવા જ કાઢે ને તો મલ દબાણ ને તને લાગે કે આ ખોટું થાય ફાયદાકારક નથી તો કાપી દેજો તો લાગે છે કે ચાલો ભાઈ પરમાણુ ખરાબ જાય સાયન્ટિફિક વૈજ્ઞાનિક રસ્તો તને એવું સમજાયું જે ફાયદો છે એને તો નુકસાન વધારે છે ફાયદામાં કંઈ પૈસા આવતા નથી ને ડોડ પહોંચ્યા રોજ કશું ફાયદો નથી ખાસ મને પછી દેખાય કરવા દેખાય બહુ આશીર્વાદ આપણુ પરમાણુ ની અસરો રહેતી જાતે ના ને નાખ્યા તેને કાપી આપ્યા તારે શું કરવું જોઈએ સારી વાત આગળ ક્યાં ને ક્યાંય સેકન્ડ હેરી કરીને સેકન્ડ કરીને પણ આગળ રસ્તો કઈ હાલ મારો તો મારું ના વટાવી ખાઈ ગમે તે ખાઈ સેકન્ડ હેન્ડ પણ આગળ ચાલવા નહીં મને આવી ખટપટ કરતી એટલે આ ખટપટ જોવું તો મને આ બુદ્ધિનો સદઉપયોગ થયો પેલાનું દુઃખ થતું હમણાં નુકસાન કરતા નથી અને ગાડું ચાલે સન્ આવડે આ છોકરીઓ આપડી છોકરીઓ ને છોકરાઓને સુધારવા અમેરિકા માં થઈ જાય છે દરેક બહેનો દાદા ની વાત માં ત્યાં દાદા હિત કે અમારી ના તારા અમને એવું કેવું આગ્રહ પૂર્વક વાત થઈ શું કે છે વાંધો ના દેખાડો આપડે કેટલીક છોકરીઓ શું કે છે દાદા તમે કહો એટલે મારે વાંધો કર કેટલીક નખ મને દેખાય દસ વર્ષથી જેને મમતા હતી કે મારા નખ કેવા સરસ છે એક મિનિટ માં મૂસા ઉડી ગયું કેવી અજાય બી કેવાય કેવાય અજાય બી કેવાય आगी आगी। ये थोड़े नहीं पकड़ दूसरा ठीक है समय करना महिला બધા કઈન મને પકડાવી દસ બધા પણ જો છોડાવીએ તો છોડાવીએ તો ફરી ફરી ગ્રહણ નહીં કરે છોડાવ તો આવડું આ વળી વળીને શું કરે છે એને કહ્યું હમા થાય માં ત્યાં ઊભું કર્યું હમા થોડું શું થાય એ તો ફિઝિકલ છે વસ્તુ એ તો ફટાફો ફૂટશે બસું તોડી રાખશું તું શું ફૂટવાનું શું જોઈ લે મને જોઉં છું તને ચાલે કરું એને કડા થી કામ લઈ લે તો લોકો મન જોડે લડે વાત કેવી એ તો બહુ અઘરી છે કોઈનો અહમ દુભાયા વગર એને આપડે કઈ સલાહ આપવી એ વાત બહુ અઘરી છે અને ખાસ કરીને છોકરાઓ એવી વાત કેવા જઈએ અવડી વધારે થાય વધારે અવિ થાય જાઓ રાખવાની કેવું કે ચેલેન્જ છે કે અમારી પાસે સુધરી જાય બધું રાગે પડી જાય બધું ઈન્ડિયામાં બહુ રાગે પડી ગયું ઘણું રાગે પડી ગયું એટલે લોકો જાણે ખેડો બોક્સનો માર્ગમાં રહ્યો છોકરા સુધર્યો દાદા બધું ફોમું કરી આપે છે અને પાછા ધંધો પાછો પડી ગયો એ વિધિ કરી આપે જીતી લાયા ટિકિટ હતી એક હોય કે બે હોય બીજી આ પછી અઢાર ટિકિટ કોણ કરે એની હુવાડી કોણ કરે દાદા દેખાય એવી રીતે જયારે અમાસિંગ મચીને કઈ મન બગડે નઈ તો આ છે મચીન દાદા દેખાય બધું આપે તો બગડે ને તું આ દબાવું ને તો મને લાગે ઘણી જગ્યાએ ટુકડી લાગે છે ને શું કર્યું મારે બોલાય કેમ કર્યું મને લાગતું હોય કેમ કર્યું મારે બોલાય મારે સહન કરવું પડે ના હોય તો આપડે કાંઈ નાખ કાલે કાંઈ નાખી પાણી લાવી નીકળી ગયો બીજું દાભા જ શંકા દેવાના જ દાદા ને તમારી પાસે જે મારું હોય બીજા સારું સંતોષ આવતા હોય છે બધા લોકો ઘણી વાર દુઃખ નું નિવારણ રાખતા હોય છે દાદા માં તફાવત એટલે કઈ કે ઘણી વાર લોકોને ઇન્ટરેસ્ટ વ્યવહારની વસ્તુ પણ મદદ જાય ચાલ જવું છે કે કોણ જોડે આવે છે સંસાર મૂડી માગીએ તો એના થી અમારે રિયાલિટી માં તો ઓછું થાય તર કાદા બધ પૂછાય દાદા પણ નહી ચાલ નાખવા જેવું ના લખી નાો તો ચાલ વોલતા નાખો લખીને આપો મનુષ્યો પણ કે છે કે કેટલાક એવા છે તો બઉ ગુનાઓ કરતા હોય ખરાબ હોય કેટલાક સારા હોય તો કે એમની લેવલ જુદી ઊંચી નીચી હોય મનુષ્યો પણ બધા સરખા હોતા નથી બધાનું દરેક જુદી કારણ છું કે દરેક બાબતમાં સરખું હોય છે પણ સ્પેસ બાબતમાં સરખું સ્પેસ જુદી હોય ને તારી આ સ્પેસ છે તો બીજું બે હિ ના શકે અને જુદી સ્પેસ ને લઈને બધું જુદું જુદું છે